નિરંતર છે ધર્મ માં ત્યાગ આવશ્યક છે ધર્મ માં ત્યાગ પણ હરિયન ક્યાં છે એમ પૂછે દાદા અત્યારે હર્ય ક્યાં છે કેસિતા કેસા રિયાન કે છે સર એક વાત પૂછે છે યે દવા પૂછે છે તો મતલબ આ ક્ષેત્રમાં નીકળે છે સિમેન્ટર સામી રિયાન કેવાય નહી તો આ તો એ જુદા સે તો તમારા માટે મતલબ આ તરફ છે ને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 ને મરજિયા મરિયાદ આપણું ફરિયાદ પડી રહ્યા છે चालू मंथन बढ़ू की संपूर्ण जागृति है जा, बने नकम हो जाए, जाए न જાગૃતિ હતી એટલે ખબર પડી ને ખબર પડી ગઈ નઈ તો ના ખબર પડે એવું સાથે બની જાય છે એને પાસે ચારિત્ર મોકી દો એને ચારિત્રો ના જોય અમાર તો આખા દડા બધું તયાજ કરવાનું ને ખબર પડી એટલું થઈ હેલ્પિંગ આવો ફોડ પાડે ને ગઈકાલે આપે ત્યારે જ્ઞાની પદ માં પણ આટલી ભૂલ નો જે પ્રકાશ પાડો ને ત્યારે ખબર પડે કે કેટલું બધું અહીં તો આખો વ્યવહાર આ તો ફક્ત સંપૂર્ણ અને વ્યવહાર બોલવાનો વખત આવ્યો અંદર રુચિ નથી અને અહી તો વ્યવહાર બોલવાનો નહીં પણ વ્યવહાર પ્રમાણે કરવાનું કેટલું બધું ચાલી રહ્યું એના ઉપાય માં શું હોય આ બધો વ્યવહાર ના ઉપાય માં શું હોય છે બીજો કોઈ ઉપાય ના હોય પ્રતિક્રમણ પ્રત્યાર છે ना एक वस्तु एक तो जागृति बीजु प्रतिकम जागृति ने लीधे चुका વાત એવી કીધી હતી કે અમે જ્ઞાન આપીએ ત્યારે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય आ व्यवहारतचीत करिए उपयोग सत्संगी बातचीत करिए उपयोग तो ये सत्संगी बातचीत में ज्ञान आप शुद्ध उपयोग संपूर्ण कीधो बीजूम कू के सत्संग नोयोग शुद्ध उपयोगी नजीक नो उपयोग है तो यू बने कही खरू के ज्या आप संपूर्ण तत्वी तात्विक बातों कहता हो्रव्य तो तेरे संपूर्ण शुद्ध उपयोग हो જ્ઞાન આપો ત્યારે તો સંપૂર્ણ આત્માના ગુણો એ જ સ્થળે હોય છે અને ગમે શું દેવ કારણ સત્સંગ માં બે પ્રકારની વાતો થવાની ને કહેવાય સત્સંગ પણ એક એની પાછું જવું પડે ઉ કરવાનું કેવી રીતે વોશ આઉટ કરવા ધોઈ નાખવાનું પ્રતિ વાંધો આપ જોયા પછી એમાં સુધાર્થમાં એમાં પછી બે વ્યક્તિ ના તત્વ સ્વરૂપ સુધી આપની દ્રષ્ટિ પહોંચી હશે ને દ્રષ્ટિ કેવી હોય આપની પાછળ દ્રષ્ટિ કેવી હોય અને સામી વ્યક્તિ ના શુદ્ધાત્મા ને એવું બધું જોવાનું જોવામાં સામી વખતે સુધારણા જોવામાં હે? આ બીજી કઈ રીતે રાજભ માં થયા હોય પણ સૌથી નજીક નો હોય દાદા ભગવાન ટીવી પર આવે એટલા પૂરતું જ ને બીજા ભલાનું તો દાદા ભગવાન કમ કરે કે एक तात्पुर उभु तात्पुर थी गई होचारणा चा ने हो वैराग्य तरफ जाए जागृति तरफ जाएमित कशू ना होटक न स्वरूप केव इफेक्ट उभी थी हो जागृति ने आधार ओगड़ी नि, जाए लगभग तरह जगड़ी जाए અને પેલું પણ બને એટલે વડે છે એટલે મને વડે છે એ બધું ના હોય પણ શું કેવા માંગે છે એની વાત ને સમજવાનું દ્રષ્ટિ હોય મોટા મોટા <laughs> કોઈ નો દોષ આપતો નથી દેખાય છે આવા શબ્દો નીકળે ને ત્યારે ખબર પડે કે છે કે દોષિત છે એવો એ નોંધ કરી છે એવા વાતચીત કરે ને જયારે ત્યારે ખબર પડે કે આ વાક્ય કેમ નીકળ્યું દુનિયામાં મોટા મોટું જોખમ બીજું કોઈ નથી બરાબર ત્યાર પછી ઉપયોગ રહી શકે સ્વયં કહેવાય કોઈ ની ભૂલ ના દેખાય ભૂલ દેખાય બની आभी थे, आभी थे बने आम मुझे एक कसूज न होसंग बने तो सरत पेलू चलत है शुद्ध निर्दोष केगृति चलती है अने प्रसंग बनी गति गो पंद्रह दार पीछे कोई बात का वाक्य जी ने खबर पड़े कि आ मैं नोन थी गई थी आतु तेव जतना आधार पीछे प्रतिगोन थाय નિર્દોષ દ્રષ્ટિ નું પ્રસંગ વખતે રાખ્યું હોય પણ છતાં અમુક નોંધ થઈ હોય તે પાછળ પછી ખબર પડે તો બંધ થઈ ગયો થઈ ગયું કલ્યાણ આમાં તો કેવી રીતે રાખ્યું છે પ્રકૃતિ નું એટલે જે વ્યવહાર બનતા હોય એમાં એની પાસે પેલી દ્રષ્ટિ રાખ્યા જ એટલે એ નક્કી જ હોય છે કે આમાં કઈ ભૂલ થઈ આની અંદર ની જ બે કલાક પૂરતો એ તો બધું ચાલતો બે કલાક બધું દેખાયો લાગ લગત તમે ગૂંઠાણ દેખાય ત્રીસ હજાર આવતી આપડે દેખાય તો કાતો જબરજસ્ત વધી ગયું ગુના માં તો કઈ હિસાબે ના આવવું જોઈએ જવાબદારી વાળો ગુના દેખાવા બંધ થઈ ગયો ગચા ગું થઈ ગયા એ શું કહેવાય પરબો યાદ રહે છે જાગ્રત દેવ છે રાજે છે ને ત્યાં જાગરા દે છે તોલો શું નહી ચાલે તો દેગો દેલા અંદર એ કહેતા છે શું કહેવાય છતાં પાછું કેવો એની પાછળ વાપર છે મારે પ્રતિક્રહણ કરવું પડે છે ઉપયોગ ચુક્યાનો એટલે દોષ નથી દેખાતા છતાં ઉપયોગ ચુકાય એવું બને ખરું જ્ઞાન ના હોય એ માણસ આવી રીતે વાંચી શકે છે કોને આપડે કહીએ જ્ઞાન નથી લીધું કોઈ વ્યક્તિ એ શબ્દ વાંચી હોય છતાં એ આવી શબ્દો નવકાર મંત્રક્ષરો વાંચે વાંચી શકે મન મજબૂત એનો ઉપયોગ ના ગણે એનો ઉપયોગ ના કરે સૌપયોગ ના કરે પછી લક્ષ આપણે દેખાતો હોય તો શું હોય દેશ દેખાતો હોય ના આ બાજુ પ્રતિક્રમણ થાય દોષ થયા કરતો હોય બાજુ પ્રતિક્રમણ થયા કરતું હોય તો ગુંડા એવું નીકળી જાય તો દેખાયો ના છે આપડી ઈચ્છા ના હોય છતાંય દેખાયા કરે આપડી ઈચ્છા ના હોય છતાંય દેખાયા કરે આપણને ગમતો હોય એ દોષ જવું એ દોષ જવું આપણને ગમતું ના હોય આપડી ઈચ્છા ના હોય कताय देखाया करेंगे पृथककरण कर ज्ञान टकवा दूसरे एक भूल से, ના થાય <coughs> <tos> <tos> <tos> <tos> <tos> શું કરીએ તો બંધ થાય શું કરીએ તો બંધ થાય તો પૃથકરણ કરીને દોષ નો આધાર ખોડી કાઢવો જોઈએ સાથી દેખાય છે એવું સાથી એવું ઉભું થાય છે એવું શોધી કાઢવું જોઈએ દોષ સાથે ઉભો થાય છે એવું શોધી કાઢવું જોઈએ કરીને બીજો મુ પછી ધુવાડો હોય ગયા ભાઈ એને જોયેલો છે સૂર્ય ને અને બીજા ગ્રહ ની સમજણ તો ફીટ થાય આમાં શુદ્ધ દર્શન ને જોયેલું હોવું જોઈએ આ સૂર્ય નથી આ બીજો ગ્રહ છે અને સૂર્ય આવો છે એ પણ જોયેલું છે તો પછી એમાં ભૂલ નથી થતી આમાં શું ભૂલ જાય બેસી જાય પ્રતિથી બેસી જાય દોષ નથી यारी बोलते है वो भूल होए नहीं कब बतरी दे पण इनु इनु ए निर्देश तू छे एऊ देखाऊ जईये ने सामने ए आ निर्देश काही रीते छे एऊ देखाऊ जईये ने हां ए पर कपटी पेलू उभू ना थए पोताला करमणा उदय अबो मास नंदोसाई इनी मित तरीके નિમિતો બધા હોય એ પળાપ કરવો દઈ પોતાના દોષિત કોઈ છે ને તો નિમિત્ત બસવા પડે સે પોતે નોંધ નથી લીધી બને હજુ નોંધ નથી લીધી કઈ રીતે કેમ હા લીધેલું હોય છે દોષ છે તમારો દોષ નતો તમે કરતા રોષ નતો જયારે રોષ લાગે તમારો જોવા માં કે છે એટલે નિમિત્ત ના બચવા જય જય શ્રી કૃષ્ણ નકોર સંતો સવારા જગત આખે દેખાય એને સત્ય માને જગત આખું એ નંબર 1 થી એ ફફતે ફફતે નથી એ વિચારું ને નામ ઓલ ક્લેમ દેગીયા કે નથી વાણી સાંભળી ને ખર્ચ કરવાનું એવું છે નહીં તો શુક્રવાળો હોય છે નહીં દાદા दृष्टि दादा खोली आप दृष्टि खोली आप खुला थे प्रत्याख्यान करके बात न કાયમ માટે થઈ જાય ના દેખાય તો બહુ મોટી ગઈ ગઈ કલ્જો નથી લોકો ખુશ થઈ જાય હમણાં કીધું કે આ ડોઝ જોવાનો ધંધો જ અહંકાર નો છે એટલે એટલે ડોઝ થયા કરવાનું કારણ મૂળ અહંકાર અને અહંકાર ઓગળાય તો પછી પેલું બંધ થાય દોષ જોવાની પ્રક્રિયા અહંકાર ના પક્ષમાં વકીલાત કર ખાઈ છે અને દોષો દેખાય છે હું એના પ્રતિગામન કર્યા કરું છું એક્ઝેક્ટનો સમાધાન જ કયું કદુ કહેવાય ને એને રૂટ કોઝ શોધતા નથી અને સમાધાન કરે છે વચ્ચે તરીકેથી એ રીતે ના બેન ગામ દોડ દોડ જતા રહે અનંતવતાર થી જેનો એન્ડ નથી આવ્યો અનંત અવતાર થી જે ઘટવાનો એન્ડ નો આવ્યો એ એ રાખવા માટે આવે અહીંથી એટલે આપણે બધું આમ ઉઘાડું કરી આપ્યું જે પણ કઈ પ્રોબ્લેમ ઉભો થાય કઈ પણ શંકા ઉભી થાય કઈ પણ દોષ ઉભા થાય એનું તરત સમાધાન ખુલાસા પરમ વિશે વાત કહીશ ને માર ખાવાથી આધ્યાત્મા સંપાદન થાય છે માર મારવા થી આધ્યાત્મ માં ખોટ જાય છે એટલે આ પ્રત્યક્ષ છે એને એટલે અલગ ટીવી માટે ટીવી ઉપર આવે એ જોવાનો કેટલો ઉલ્લાસ છે એટલા ઉલ્લાસ અહી આવવામાં લોકો બધા જોયે છે આપડે ગયો એ બધું બધી કોનો ચાલુ કોકડા રોજ જોવા છતાં કોકડા હોય અને હકીકત માં એવું છે રોજ ફ્રેસ દેખાય છે રોજ રખાય એવું છે જાગૃતિ છે ના તમે સારું તો રોજ ફ્રેષ્ આપના દર્શને રોજે ફ્રેશ હોય છે એક એક વાક્ય રાજી રેજ ને બધી છે રાજી રેજ ને રાધા ભગવાન નું છે અને વિજ્ઞાન ઉપર ગાયનોલોજીસ્ટ નું છે તમારું જ્ઞાન ઉપર છે ને પેલા વિજ્ઞાન ગાયનોલોજીસ્ટ છે આરામથી જોયું બધું दादा मारे एक प्रश्न पूछो प्रश्न ये आ तेवी जुलाई प्रागत्य दिन आए मन में विचार ये आप जीवन में कोक य क्षण आती के हो संसार नय यक जो हो भगवान बुद्ध है तो जे दिवसेमने आविर्भाव थोड़ा बुद्ध कहवा आविर्भव कहवा पहला पची एक फेरफार केम थो ये जरा क्यों तो अमने वे जाए किगत हमें આપ્યો જે દિવસે એમને જે પ્રગટ થયું એવું આપનું પણ હવે આ જે જ્ઞાન પ્રાગટ વર્ષ પૂરા થવાના છે એ નિજવણી છે તો એના માટે બધાને જાણ પડે એટલા માટે પૂછે છે કે આપને જે આવભાવ થયો અઠાવન તો એ આવિર્ભાવ થયો એટલે શું આવિર્ભાવ એટલે શું અને એ પહેલા અને આવી પછી એની આપની પરિસ્થિતિ આંતરિક